પરમાણુ નિરંતર બધે હોય કેવું પરમાણુ તૈયાર હોય છે ભગવાન કાય એમ ના માટે કાય એમ ના માટે પદ કેવું પોતે જોઈ શકે મેવાય બ્રહ્મા છે તમારી ભાષામાં હોષામાં લઈ જાય પછી પણ ધાર ઉપર હોય તમારી બારે રહી ગયા પછી ઉત્તર ગુજરાત રહી ગયે છે તો રહી જાય પછી એને સુરત છે હજુ લગ્ન કર્યું નથી એનું મારી પાસે બધું સાનું છે દવા નાખવું એટલે દૂર ધોણી કરી આપે લખ્યું બરોબર મદદ લખ્યું છે અને અમે જ્ઞાન એવું આપ્યું છે કે બધું ચાવી આપીશ આપીશ કે નહીં આપી તમે હિંમત છે ને રેવા છે ને હવે પશ્ચાતાપ ના કરીશ રવિવાર જે કહ્યું છે ને એ કરવાનું હવે પશ્ચાતાપ નહી હવે આનંદ માં આજ બોલજે જાગી રે સમાધિ પૂર્વ રે બોલો એક વાક્ય હું બોલો એ તો કઈ હું કઈ કવિ છોતે બોલ દે હું શું બોલ્યો વાત નીકળી બધા જેવા થઈ ગયા ના એ કરો ને માટે આવું જોઈએ કર્મ નડ્યું કેવાય કે આપડે આપણે નિશ્ચય હોવો જોઈએ નામ આપશે પેલો તો કુવા પડી જાય મરી જ જાય એનો ગુનો માફ નથી કરતા પણ આપડે હું તને ગુના માફ કરું છું પછી આવે શું કે છે દાદા કોઈ દાડો થારી ભોગવી નથી કે વ્યવસ્થિત ખાતી વખતે અમે કારખાના હોય ખાતી વખતે આપડે શું કેવાય શું કેવાય ફાઇલ નો સંભાળવા નિકાલ કરો એટલે મોડું હોય તોય સંભાળવા નીકળવાનું સરસ હોય તો સંભાળવા નીકળવાનું કેવું ના કરવા ની બહુ સરસ છે ભાગ પડેલો ખરો ભાગ તો હારો હા ખોટો રાત ને દાડો હોવ્યો રાતે જાગ્યો વાઘ તો એક જ ખાઈ જાય કઈ જાતે જાતે કે છે આનંદ માં આવી જાય ધન્ય લોકો હમતા નહી બેન પણ કોને કેવાય કે જેમાં આપણો હખ ના હોય લાગો ના હોય કશું ના હોય જેને આપણે જોડે ફરીએ તો લોકો ટીકા કરે કરે ના કરે ત્યાંથી અને પોતાની સ્ત્રીને ટીકા કરે લોકો ના કરે કારણ માલકી છે નહીં કે શું કે પરિલે પ્રત્યક્ષ કેવો તે આગળ આવ્યો કે મારા માટે કેવી છે વાત કે છે આજે મને સમજાવ્યું કે આ ખોટું છે આજે મને સમજાયું કે આ ખોટું છે વાસુદેવ જેવો હતો કોઈ ક્ષત્રિય જેવો દેખવડ હોય દાદા મારા નિમિત્તે અનુકૂળ હોય તો નર્ક ના દુઃખ નું વર્ણન કરજો કરું તો હા ભણ તો જશે શું કહ્યું તો તમે ભગવશા થશે પોતાની સ્ત્રી નો નથી શું કહ્યું એટલે બધા પ્રતિક્રમણ જે કરવા માંડ્યા કરવા માંડ્યા કેટલાક ના મારે દર રવિવારે રાખવા પડ્યા એકવાના બોલાવાનું પદ શું બોલ્યા તું બોલો પેલું મન નહી આ ચિત મામા બધું ભગવાન કયા દેહ ને ભોગવવાનું હોય ક્યાં કેવા પ્રકાર નો દેહ હોય બધું આખો આખો દેહ મન બધે ફાર વગર નો ભોગવટો મારે કપાય કરે સોલાય પણ મરે નહિ જો મરી જાય તો પછી એને એ ભોગવાન છૂટી જાય ભગવાન છૂટી જાય તો કે મુક્તિ મળી મને કેમ જુદી જાત ના હોય કર્મ પણ કર્મ બંધાય કે ના બંધાય ને આ લોકો આજે મન બુચિત અહંકાર્જ એમનો પ્રશ્ન છે કે આપડે અહિયાં મનુષ્ય ગતિ માં કર્મ બંધાવા બંધાય એવું કઈક હોય છે ત્યાં કર્મ ના બંધાય ન કોઈ પણ ગાંઠ નિર્મૂળ થઈ શકે કે નહીં થવાની નિર્મૂળ જ થવાની આ બહુ પુરતી હોય બંધાયેલી હોય એવા જેટલો આ બહુમો પૂરી થાય એટલી સ્પીડ હોય નઈ તો બહુ મોટી હોય તો બહુ સ્પીડ હોય નાની હોય તો સ્પીડ ઓછી હોય પણ આ બહુ પૂરી થવાની આ બહુ મો